તમારી બેંક માં તમને કેટલા ટકા વ્યાજ મળે છે ને ક્યાં હોટ નથી કોઈ જાતનો રમવાનો માલિક છે દેના માર્ગ ના હોય તેના બ્રહ્માડનો માર્ગ પણ પ્રાપ્ત થાય દુનિયામાં કોઈ જાતની ભીખ નથી દુનિયામાં કોઈ જાતની જેને ભીખ નથી એટલે લક્ષ્મી જેને જરૂર નથી સ્વપ્ન ની જરૂર નથી સોનું ઢગળે બંધ આપે પણ એની જરૂર નથી જેને કીર્તિની જરૂર નથી માનની જરૂર નથી એ અપમાનનો ભય નથી દ્વતી પર છે ભગવાન આખા બ્રહ્માડ નો નાથ એટલે તારી પાસે થાય નહિ એમને એમ કામ થાય નહીં બિંદુ હવે ભે થાય કેન્ડિયા જો ફંડ માંથી લાવવા ને તો ચારસો રૂપિયા જેટલો લાવો તો કરો બરોબર થાય મને અમેરિકામાં કેરી લાખ ગાડીઓ આપી દેવા ફરે પણ હું ક્યાં બહુ તો સાહેબ પણ હે હું ક્યાં બસું પછી લઈ જઈને હિન્દુસ્તા જેને પ્લોટ નથી ક્યાં બસ ગઈ તારે આપવા ફરતા હતા લેસ એન્જર્સ માં એટલે આ ત્યાં હિન્દુસ્તાન માં ઘરના પૈસા થી છે તે બધા એકાએ અને વડોદરા થી મુંબઈ પ્લેન માં આવ્યા છે અને આ એ એ અહી બહાર આવવાના પીસા ઘરના પીસાથી તમારે જરૂર શું છે પૈસા તમારા પૈસા ની શું જરૂર છે ઇન્ડિયામાં ખર્ચા નહીં પણ આ ખર્ચો બધા પહોંચી છે દર લાખ રૂપિયા અમે જમીન કર્યા મંજૂર કર્યા છે તમારે બે ચાર જણા આવો છે પણ અમને ખબર પડે શું થાય કેટલાક છે ત્યારે કગળ કરે હાર દાદાજી જતા હતા અને કેટલાક <laughs> <laughs> <salam> <hasta hum uncovered> હે પરમાનંદા મસ્ત કરે ધંધા મોટા મોટો આશ્રમ આશ્રમ કેમ નથી બાંધવો હેમ નથી બાંધો કેમ નથી બાંધવો આશ્રમ તો લોકો ઉપયોગ શું કરે છે હિન્દુસ્તાનમાં પંદર શ્રમ કરવા માટે એ આશ્રમ એક જ વેપાર તમે જેમ તમારો પોતાનો વેપાર માંડ્યા છે શા માટે ગયો તારે પેઢે પેડા પછી છોકરી પરીકે જઈ લગ્ન માં પણ વાત હતો ને કઈ વાત છે ભંગાર મા પુત્ર પિતરી છે તે બે જતા હું હભરી ગયો શુભો બનાવવા માંગે છે તરત જ વિચાર સુભો મંગાવ બનાવશે તો શું એમના ફાયદા માટે થાય કે ફાધર બનવા એમ થાય મારો દીકરો શું હોવ છે બ્રધર ના એમ થાય મારો સુધી તો ચાર સુ બહુ ટકા શું વિચાર આવ્યો ઉપરી ભગવાન પણ નતું એવું તેર વસ્તી ભગવાન ઉપરી હોય તો પછી એમ ધંધામાં શું કહી ફાધર એ રિલેટિવ ઉપરી કહેવા છે રિયલ ઉપરી નાના સોના પણ ધંધો ઓછા વસાવવાનો ભાવ તો આવડે ઓછી ઓછા પીસાવવાનો ભાવ તો આવડે મેન્ટેન કરતા આવડે મમતા પહેલીથી મમતા પોલું ચેક કે કશો માર માં પછી બરકત પછી બરકત જોઈએ કોલ પોલું સંસ્કારી સંસ્કારી આ તો હું તો અહંકાર વધ્યો પાછળ ત્યાં ડોધેર થયો એમ સંસ્કાર કેમ કેવાય સંસ્કારી તો અહંકાર તમે સમજ ગયું ને સમજ પડી ને આ બધું છોકરા બોકરા કોના છુભાઈ લડકા ને દોઢ કલાક તો શું કહે છે તમે તમારું મળું કે છોકરા ને એના તમે બાપ આ કોન્ટ્રાક્ટ ફેર કરતો વાર નહીં લાગે પેલા કોન્ટ્રાક્ટ ફેર કરતો વાર લાગે કોર્ટ પર દવા મળે છે મને દવાય ના આવે દીકરા તો વાર નહીં લાગે નહી નથી બજાર રાજી કીધી હતી ના છે આ જે ફરજો છે એ તો ફરજીયાત ડ્યુટી બાઉન્ડ છો અમે મરજીયાત કરીએ મને દેખાય છે મરજીયાત હોય દેખાય છોકરા થાય ફરજીયાત શું મોટો થયો ફરજીયાત ભણાય ફરજિયાત નોકરી કરે ફરજિયાત મરજીયાત ત્યાં સુધી કરીએ ખ્વા ના ખુ પડે ભાઈ તમને કેમ લાગે ખવું પડે તમે ફરી કરો મધ્ય સુધી અત્યાર સુધી તો કઈ કર્યું નથી આવું સાચું કહું છું આવું કોલમપુલ ચાલે ફરજિયાત ફરજિયાત એ રહેવું છે જાગૃતિ રહી છે બ્રહ્મ છું એવું કેવી રીતે જોડે એ કેવી રીતે જોડે એમ કે આ લોકો અને ગાદી હચાર્યા કરે જરાય ના મળે અને કહેવાય છે ધર્મ છે સાહેબ ધર્મ સમો તો તમારે ધર્મ કયો બાળકૃષ્ણ નો ભાઈ મારે નાગોડિયા કૃષ્ણ નો ધર્મ જોય તો નથી બાળકૃષ્ણ નો ધર્મ એ નાગોડિયા કૃષ્ણ જે દહીં થઈને પૂજાકૂજ કરે છે મારે યોગેશ્વર કૃષ્ણ ધર્મ છે કેવું કયો ધર્મ સારો આપડે બધા ચાલુ પાણી ચિતકારી મોડા મારતા રાખેલા મોડા માં પ્રાણ થઈ ચિચકારી મોડા આપડા પડે મેર ભુજી કે શ્રીનાથજી સાક્ષી બ્રહ્મસગ્રહ ની વાત શ્રીનાથજી એમના સાક્ષી શ્રીનાથજી કહો તે બધી કૃષ્ણ ના કોટા છે બધા ભાઈ તમે પૂછો તમને અમારે કઈ જવા પણ કોઈ કા હોય અમારી દુકાન ના ઘરાકી અમે જયે અમારે કઈ ઘરાકી જોઈતી નથી અમારે ઘરાકી જોઈતી હોય તો જ તોડીએ તમે તો લોકો ચાલુ છે ને એ તારા જરૂરિયાત પ્રમાણે તારી પ્રારૂપ્યતા પ્રમાણે જે પ્રાપ્ત થાય અને સિનાજી કોણ થાય એવું તે તૈયાર તેનું નામ કહેવાય ધર્મ એટલે શું કે દવા આપીએ બે દારે તૈયાર ના થાય અને ધર્મ ઇફેક્ટિવ થયો કેવું આ તો ધર્મ જ ને આ તો એક જાત હોય નામિલા હોડો અને પછી એના પાછા એ હોય શું હોય ટ્રેલ માર્ગ ટ્રેન માર્ગ માં કઈ બ્રહ્મ સમુદ્રના ટ્રેન માં સીધા જૈનો ના ટ્રેન માર્ગ આવે ટ્રેન માં કેવા ચલો કરીને આવે ભરવાડે ના ભરવાડે તો બધી થાય આકા માં હોય બરોબર હું એક દાખલા ઘટાડવામાં ફરેલો પણ મને તો પપ્પા થાય ને એક ચિરાગ બધા ઘેરા નાખે કારણ મને બધી ઘટાડું ફર્યું હોય ને સત્તા કોઈ સંદેશા નથી તમે તમે ગુનેગાર તમારી કઈ પત્તા નઈ તમારે કઈ દેવાનું દેશી સત્તા એટલે બિઝનેસ પોલિસી હોય તો અહીંયા ત્યારે અસર થાય કે ભાઈ એક ઘણા કોસાય પણ મને એક મિનિટે ટાઈમ મળ્યો દિવાયું કઈ એટલે હું ક્યાં પડશે અરે અહીં કંઈક હોય ને અહીં કોઈ ફી નહીં કેતો નહીં આપણને ટીકા કરવા જેવું છે એના જે છે એ દેખાડે એની પાસે જે તું જ્ઞાન છે એટલું શું કરે છે બીજી દુકાન માં કાઢે આપડે લોયા રે બધું ગમવું છે બધા વાંદરો વાંદરો શા વાંદરો વાંદરો કેમ થયો શા થયો વાંદરો વાંદરો વાંદરો શા માટે આ ડેવલપમેન્ટ છે આખું જગત એક પાંચ ઇન્દ્રીમાં નથી અને આ દરિયામાં બધી માસ ના પાસે બધા આપડે ગાય ગોડ ભેંસરા છે પ્રાપ્ત થાય છે એટલે ધોવામાં મોહ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ ખરાબ ત્રણ ઇન્દ્રિય થશે હાથે ત્રણ બે ઇન્દ્રી ના જીવો ખીપડા હોય છે ને અને એક ઇન્દ્રી ના જીવો ધાર પાંચ થતું થતું સિમ્પાજી સાથે મનુષ્ય ગેરી સુધી નજીક મારતું શું કહેવાજી પછી બે ત્રણ રેડો જાય ત્યાર પછી આફ્રિકન આવે આફ્રિકન ગયા પછી બધા અમેરિકન આવે એટલે ઇન્ડિયન આવે છે આપણે હિન્દુસ્તાન છેલ્લા છે તો બધું ડેવલપમેન્ટ બહારનું ડેવલપમેન્ટ બધું રીરેલી છે હિન્દુસ્તાન ડેવલપમેન્ટ રિયલ છે કેવું છે હું કરતા છું એવું ભાન થાય છે અને હું મને કાર છે એવું ભાન થશે પુનર્જન સમજાય છે વધારે સુખી હોય ક્યુઅલ ટી હોય તરજા ઓછો સુખી હોય શું પણ હિન્દુસ્તાન ના લોકો દુખી હોય કારણ ક્રોધમાલમાં ચોપ ઉપર બેઠેલા એક આપણે જીવને દુબાવતા નથી જે જીવો તમારાાસ ન પામે જે જીવોના અમારે હાથ ત્રાસ ના પામે એ જીવો તમને ખાવાની શોધ છે અને જે ચીજો સથરે છે ધરું છે એ જીવો મરાય નહીં અને ખવાય બરોબર આ લાઈન ઓફ ડીમાર્કેશન છે શું છે લાઈન ઓફ ડીમાર્કેશન જે જીવો સથરે છે પ્રશ્ન એટલા માટે કરું છું અમુક આમાં જૈન ધર્મ નો અંશ છે અને જૈન ધર્મ પ્રમાણે એ લોકો લીલો ખાવાની ના પડે તત્વો છે તે હિસાબે જઈને લીલોત્રી તરીકે એવું છે એમ હા હા એવું તો નથી એ બધા શું થયું છે દ્વારા હોવું જોઈએ કેવું હોવું નાઇન્ટી ફાઈવ ને વધારે પડતા આ લાઇન ઓફ બીમારી અમે કહીએ છીએ એટલું બહુ ઊંડા ઉતરવાનું નહીં બહુ ચીકણું નહીં કરવાનું શું અરે આ લાઈનમાં વધારો થઈ ગયો છે ને હા તમે કઈ એને ખૂબ ગયો કાપ થયો કારણ તમે તમને જયારે કોબીજ રીંગણા ટબ સમાડો છો એટલે તમે હાથ કશું આવડી અસર થાય છે એ જો આર્ગ્યુમેન્ટ મૂકીએ તો તો બીજું આર્ગ્યુમેન્ટ શું છે અંગ્રેજો અને પરંપરા ચાલી આવી છે કે આપણે ત્યાં ખાવાનું કેવું છે કે આપણે ત્યાં હિન્દુસ્તાન પરંપરા ચાલી આવેલી આપણે વેજીટેબલ ખાઈએ છીએ અને આ અંગ્રેજો છે જેના મા બાપ ખાતા દૂધમાં એના મા બાપ ખાતા હતા દૂધમાં નથી બ્લડમાં નથી અને આજે આપણા જે હોય છે ને જૈનો પૂછે છે બધા કે અમને ખાવમ શું વાંધો એવો વાંધો હોય તો સમજો બાળકો કે છે તો અમે બધું તમે અને બધું દાતે કાપીને ખા છો જે કઈ અસર થતી નથી મારે તમને શું છે ખાવાની પણ તમે મરઘી દાતે કાપીને ખા છો એ ના કહેવાય અમારાથી તો તમારું હારને અસર થાય છે માટે એના ખાશે તમારે જો પોતે કાપી શકતા એટલે હાથ એવું મજબૂત હોય એટલું મજબૂત હોય તો આ જો હાથ ઉપર અવરી અસરો પડશે સમજો અબ્જો કરી તમને માસ્ક દર જોઈએ ગભરામણ છે એ લોકો નવસો પૂછ્યા એ કેટલું બધું છે જોખમદાય તો હોય છે જો કે કોઈ જીવને દુઃખ ત્રાસ આપે તેનું જોખમદાય તો હોય છે પણ જોખમદારી પ્લસ છે તે હાથ હાથ કબું કરું તે ખવાય તો બીજી જોઈએ શરીર ઉપર પરમાણુ ભેગા થઈ અને હાથ પૂરા છે આહારી આહાર કરે છે થઈ ગયું ખ્યાલ નથી આવતો સુધા થઈ ગયો સુધાર્મા તો સ્વરૂપ થયું એટલે આ તું ખરેખર સુધાર્મા થયો શું થયું અત્યારે મનમાં એમ જાણતો હું પાપી છું આમ છું એમ સુધા કરો પાપો બાપો ભસ્મીભૂત કર્યા હતા અને તું શુદ્ધ થઈ ગયું રેલિયો તું સુધાર્મા થઈ ગયા પાપો બાપો ભસ્મીભૂત થઈ ગયા જાગૃતિ નિરંતર છે જાગૃતિ નથી સાત રૂપિયા કઉ સુ કેમ ના કરે લાઈટ સેવા તમે કોણ છો ના વિચાર પડી જાય એવું ખ્યાલ ના પેલો ગભરા ગાડો થઈ ગયો આ ગાળો થઈ ગયો મને હમરેટ કરતી નથી એવું તો આપણે ગોડો ધરાવે એની હમદનવાળો ભાષા કઈ ચાલે છે ભ્રાંતિ અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે આ શુદ્ધ ભાષામાં તો શુદ્ધાત્મા છો અને બાર ની ભાષામાં ભ્રાંતિ ની ભાષા છું તો તો અનિ દળની ભાષા એટલે રિલેટિવ વાકામાં તું અનિરછું તું બાયનો ધણી થઉ છોકરાનો ફાધર થઉ તું ફાધરનો દીકરો થઉ એ બધું તે આ ભાંતની ભાષા આ ભગવાનની ભાષાનું સુધારક હોય તો જોયું ને પરેદમ દેની એટલે દીવાલ ને દીપજલ ઇટ ટેલ અરિનાંતિ ભૂત રૂપ દર્શાવે दर टू यू फाइल्स टू सॉल्व दिस परियर वन रिलेटिव फाइ 125 135 बाय रिलेटिव फाइ दियारा नेली एंड बाय हेल वेपाइन क्यूआर शुद्धार्थ बाय समझ गई हां जी बाय रिलेटिव फाइ दियार वतन बाय रियल वेपाइन क्यूआर शुद्धार्थ केनी बाय रिलेटिव फाइ दियार हस्बैंड का फिर राइट प्यार फादर ऑफ सन યા તાનો પેકેજ આ દે બાય ઓલ ઓલ રેટીવી ફાઈન એન્ડ બાય હિયર વી ફાઈન ઓન્લી સો સોટ બાય તો લેનેટીવી ફાઈન પેકિંગ છે હમ હમ અને સુધારના મટીરિયલ છે કે બરોબર મટીરિયલ ઇન એવરી પેકિંગ અને વેરાઇટી જો પેકિંગ છે પેકી કેટલી જાતના ઘણી જાતના અને માંગ એકદમ છે તને ખબર પડી ને બુદ્ધિ અક્ષેપ કરવી છે બુદ્ધિ એવું છે ને આંખે ના દેખાય બુદ્ધિ માંથી દેખાવું જોઈએ શું દેખાવું જોઈએ આંખે તો ની બાર સત્સંગ છે કુસંગ છે બધો કુસંગ સ્ત્રી લૈરા છોકરા બધો કુસંગમાં આ જ્ઞાન થયું તે ખલાસ થી થાય એટલે આ તમને જોડે જોડે આજ્ઞા આપું છું પાસ જે પ્રોટેક્શન કર્યા આગળ એની વાત તમે જાઓ તો જ્ઞાન આજ્ઞા તમને પ્રોટેક્શન આપે શું આપે પ્રોટેકશન એટલે આ બે આજ્ઞા આપી આ બે આજ્ઞામાં ભૂ છે બાય રિલેટિવ આત્મા તો ગાયને ગાયને રિલેટિવમાં શું કે છે ગાયને રિલેટિવમાં શું કે છે છોડે અને રિયલ એટલે આપનો ભાગ જો હવે તમારે આંખે ચામડાની આંખે રિલેટિવ દેખાશે અને અંદરને દિવ્ય ચક્ષુ આપી છે એના સિરિયલ દેખાશે ખબર છે એ જોવાનો તમારે કાલથી અભ્યાસ કરવો પડશે અલ અભ્યાસ છે એનો શું છે અભ્યાસ ઊંધો તો પેલો હેન્ડલ મારવો પડશે પછી સહજ કેવું પેલું શું કરવું પડે હેન્ડલ મારો ઘટાડો પડવો ને એવું આ ઊભું થઈ જાય એટલે આ જ્ઞાન કોક વખત મળે કરોડો અવતારું તપ ભેગું થાય જાય આ જ્ઞાન મળે આ જ્ઞાન મળવું મુશ્કેલ છે આપડે હાથમાં આવું જાય ઓછી દે હજાદી છે આ પ્રગતા થાય તમે આ મરજ ને હોય ને વર્લ્ડમાં ના હોય સર્વસ્વ પાપો પ્રતિ આ જ્ઞાન બોલ્યાની કિંમત હતી આ વિધિમાં કૃપા ઉકેલ છે તેની કિંમત બોલો બધાને બોલાવા દે બાદા મુસલમાન આવ્યા બોલા છે ફાયદો થાય પણ પ્રગટ ના થાય પ્રગટ તો કૃપા અત્યારે થાય એટલે આજે તારું કલ્યાણ થઈ ગયું છો હવે બે બે આજ્ઞા આપી વે ત્યાં કારણ રિયલ ઉપાય અભ્યાસ કરીશ સવારથી આમ તો જોતા જોતા ઘોડો આવ્યો ફરણ આવ્યું એ સ્ત્રી છે પુરુષ છે બધું પણ રિલેટિવ જોતા રહ્યા ચામડાના છે પણ રિયલ તો અંદરની વાંખે દેખાય ને રિયલ રિલેટિવ બંને જોતા જોતા ચાલવાનું કેવું બંને આત્મવર્થે કર્મ બંધાય બે આજ્ઞા કઈ કઈ આજ્ઞા પણ ખાતે હા ત્રીજી આજ્ઞા આપું છું અત્યાર સુધી તો તું જ ઘર ઘરનું ઘર તું જાવતો તમે કે બીજો કોઈ કરાવે નોકરી તું જ કરતો હતો નોકરી કરતો હોય પછી પતક કે જોબ મારી જતી રીતે તારી સત્તા કે નોકરી નહીં સારા હાથમાં સત્તા કહી ગઈ જતી ભગવાનની સત્તા નથી જગત તો આ દુનિયામાં કઈ પણ આસના કરાવે અને પક્ષા પક્ષી હોય એનો ભક્તો હોય તો પક્ષ નહી ને એમના જરૂરથી હોય તે પક્ષની ભક્તને એમના વિરોધી બંને ના એનો પોતાનો સ્વભાવ જ એવો છે કે વિતરાગ એટલે સ્વીકાર નહીં કોઈ ઠીક હોય જો પેલો ફૂલ નાખે તો એને રિટર્ન વિથ થેન્ક ઠીક સ્વીકાર નહીં કે રિટર્ન વિથ થેન્ક એટલે એની હાથે છે એક ફૂલ નાખે હોય મળે અને પેલા એક કોંકડી નાખી હોય તો એવા વિતરા સમજામાં ડકો નાખ્યા ગમે તને વિતરા વિતરા દર્શન કર્યા સમજ થાય શું થયું હવે કોણ કરે છે તારે ભગવાન કરતો નથી શું કરતો લોક કમાય નહીં ભાઈ વસંત થઈ દસ લાખ તારે બુઆમ કરે હેઠ હૈખ હેઠ હેઠ ફે છોડ્યો બોડ્યો પડાવ બે લાખ રૂપિયા ખસી નાખે પણ પછી જયારે કંપનીમાં જયારે ખોટા દે એક લાખની મોડા થઈ જાય તો આપણે કહીએ કેમ શું છે ભગવાન રૂચ્યા આપી દે એટલે ખબર ખબર ભગવાન ખોટું આ ઉપર ખોટું બોલે છે આ ભગવાન ઉપર ભગવાન એક કચરા પૂજાનું જગ્યા ના હોય બધો આખો કચરો ભગવાન તો નાખવા જવાબદારી છે એનું બહુ ભોગવવું પડે છે હવે છોડે નહીં છોડે કે તમારી પર આક્ષેપ આપણે તમારું ફળે ભલે ભગવાન ઉપર આક્ષેપ આપણે કેવું ભાન નથી એટલે કોણ કરે છે તને શું પણ કે આ જગત કોણ કરાય સૂર્ય ચંદ્ર તારા બારા બધું આખે જગત બધું કોણ સંભાળી રહ્યા કારણ કે વ્યવસ્થિત નામની શક્તિ છે ઇંગ્લિશમાં એને સાયન્ટિસન્સ એવિડન્સ અમારી શોધ ખોળ બધી આખી અને સિદ્ધાંતિક શોધ કરો એટલે કોઈ વિરોધ અભાસ પામે સિદ્ધાંત સિદ્ધ જ કરે બધી રીતે તારા મળે કેવું જ્યાંથી તારો મળે સમજારી દેશમાં જ્ઞાન આરાધન કરે તો તારા બધી રીતે જે તારા મળે તો સાચી રાતું કેમ આ તો શું કર્યું કાલે તમારો બધો ફેરફાર શું કર્યું પાપો ગીભ થાય એટલે શું જાગૃતિ રહેશે નિરંતર જાગૃતિ રહેશે કઈ ક્ષણ કઈ શક્તિ ચલાવે છે આનંદ કાળથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત જ રાખે છે બધું આ સંસાર વ્યવસ્થિત જ રાખે છે શું રાખે એ બધું આખું સંસાર ચલાવે એ કોમ્પ્યુટર કોમ્પ્યુટર એટલે આ બધું ચાલ્યા કરશે સર્જન સર્જન મનુષ્યો ના આત્મા સર બીજા બધા જીવ માત્ર વિસર્જન કરે છે તે થાય છે દેવલોકો લોકો જાનવર બધા વિસર્જન છે આ જીવ માત્ર મનુષ્યો એ સર્જન કરનારા છે તેવા એ ભાવ કરે છે ને એના જે સર્જન થાય છે પણ વિસર્જન એવા તાપામાં નથી વિસર્જન પાસે સર્જન ક્યાં જાય છે કોમ્પ્યુટરમાં ફી કરી છે અને પેલી બાજુ રૂપક આવે છે તે વિસર્જન એ એના છે સર્જ હોય તમે તો ભાવ કરો કે આવતા ભાવમાં આવે તો આ જોઈતું નથી એક જ વાઈફ એટલે એક છોડીને એક છોકરો બધા ગાઘડ નાખે અરે બગલા પગલા છે કંટાળી ગયા આવે તો સાઈન રોમાં હટ બહુ થઈ ગયું આપણે મોક્ષે તો એટલે ભાવ કર્યા એટલે ભાવ પ્રમાણે પછી આવતા ભાવમાં વ્યવસ્થિત થકી એટલે વાઈફ કેટલી ના હે સાથે હોય નથી કે આવું ના જોડું ના કેસ માછીવા આવ્યું ને કોઈ આવું છોડી પસંદગી તો એ કોઈ આવું થયું એવું ને આપણું મારે એને આક્ષેપ કરવું પડે એટલું થાય છે એ બાજુ બહુને ખોટું લાગે મારી કોઈને આ બધું વધ એટલે હવે આ વ્યવસ્થિત શક્તિ બધી વિસર્જન કરે છે શું આપણા હાથમાં આ બધા માણસ ખાય ખરા પછી આજે ભ્રાંતિ ગઈ હવે હવે તમે પુરુષ અને પ્રકૃતિ જુદા થઈ ગયા એટલે પુરુષ એ પુરુષાર્થ કર્યો તો તમે પુરુષોત્તમ થાવ શું થાવ હવે જેટલો અમારી આજ્ઞા પ્રમાણે પૂછા કરો તો તમે પુરુષોત્તમ છો પુરુષોત્તમ પણ સનાતન જગ્યા મળે અહીં અહીં પણ હોય દેહમાં પણ સનાતન સુખ હોવું જોઈએ કેવું આ કલ્પિત સુખ નહીને આ તો બધા કલ્પિત સુખે લઈને જો વધારે થઈ ગયા પછી બિહારી પછી સંભ્રમણ થાય થય નઈ ચાર હત્યા એ બધું બહાર સુખ જતો કે નહી નો ટેન્શન ટેન્શન જોયું ટેન્શન વાળું મળું તો જોયું તેવું અત્યારે હાલ થયું ચોપડેલું ખાઈ આખો દરો ગયું મોટો આખો દવા